ચૌદ પાંચ પંચોતેર દાદા દર્શન બોલ્યા ભોગવે છે પણ આ ભોગવે શબ્દો હા બોલ્યો આપડે પેલા ચોક્કસ બાકી ના રહ્યો અને જયારે પુસ્તક વાંચવા ના હોય માળા ફેરવવા જ ના હોય બધું કામ કરવા નહીં પુસ્તક માળા ફેરવતા હોય ભણે છે આ માણસ ભણતાના હાથમાં પુસ્તક હોય અને ભણતાના હાથમાં માળા હોય એ ભણી રહેલા હોય ભાઈ એમ બધું જાણેલું હોય બધું એટલે જે આપણે પૂછ્યું એ બધા પ્રશ્નો નું સમાધાન થાય ઉકેલ થાય અને આત્મા પ્રાપ્ત કરી આપે બધું કરી આપે હરેક ચીજ આપે જે માર્ક્સો ભૂલે એને ના આવડે એનું જાય જેમ્બર ભરતા ના આવડે તે અનુજાય કારણ કે જ્ઞાની પુરુષનો કોઈ વ્યક્તિ કોચ ના હોય એ નિમિત્ત છે હરેક વસ્તુના નિમિત્ત છે માર્કસો ભૂલે એને માર્ગતો ના આવડે તે શું કરે જ્ઞાન શું કરે એટલે આપણે બધું કામ કાઢી લેવાનું કહે ને જો જ્ઞાની મળે નહીં અને મળે તો કામ કાઢી લેવાનું જ્ઞાની પુરુષનો બોર્ડ ના હોય બોર્ડ જ્યા જેવ નાટક હોય એવું અમારે બોલવાનું કામ કાઢી દેવા જઈ ગયા અમૂલ્ય ચીજો હોય તેનું મૂલ્ય ના હોય અહીં પછી ભેટ મૂકવાની ગયું તો હોય ને અમૂલ્ય ચીજમાં તો અહીંયા આગળ પરમ વિનય એમ મો પરમ વિનય એટલો જોઈએ કારણ કાયદો કોઈ જતો નહીં પચાસ માણસ જતું હોય ને તો કાયદો ને આ છોકરાને આવું હોય તો આવું બેસે કોઈનું આમ બેસવ તો આ બેસે એમ શું પણ પરમ વિનય તમને આવે છે બેસવું તો પરમ વિનય જોઈએ આપણે કોઈ ને શેર દુઃખ થાય ઘણા થાય એ બહાર કાયદો ના હોય નાની પુરુષ માં પરમ મિનિટ માં રહેજ બધા નઈ એ બધું દસ પંદર હજાર માણસ બધું ભેગું થાય જાય જ્યાં મહિના અત્યાર સુધી કૃપાલ દેવ નો માર્ગ આરાધન કર્યો કૃપાલ દેવ જ્ઞાની કુ હતા એ ક્રમિક માર્ગ હતો આક્રમ છે નહીં આક્રમ એટલે કૃપાલ દેવ જે કર્યું છે આગળ કહ્યું છે કરવા જાય ને તો લાઠ અવતાર થાય કહ્યું છે પુસ્તક કરવા જાય આરાધન કરવા જાય જ્ઞાની પુરુષ આવે નઈ એટલે એક કલાકમાં કહ્યું એ બધા પ્રમાણે થઈ જાય એક કલાકમાં પછી તો આપડે એમના કયા પ્રમાણે એમનું થર્મોમીટર છે આપડે એમાં જોઈ લેવાનું કે કયા પ્રમાણે છે કે નહીં કયું થર્મોમીટર છે એ આપણું થર્મોમીટર જેવી લખેલી છે બધી જાતને એની ભાવે એવી શુદ્ધિઓ વાપરે પણ દિવપો ને ભક્તિભૂત કરી આપે જ્ઞાન પ્રગટ કરી આપે તો સારા બધું કામ થાય એવું પોતાના સ્વરૂપનું ભાન થવું જોઈએ સ્વરૂપનું સ્વરૂપ નો શબ્દ થી જાણેલું એને સંકેત કે છે શું છે શબ્દ થી જાણે શબ્દ થી કે આ શબ્દ એ મારા આપવાના છે આ શબ્દો સંસારી છે તો એ શબ્દ થી સંકેત કહેવાય છે એ સંકેત ક્યારે ખાયક થાય છે ત્યારે ભાન થાય ત્યારે ખાયક થાય છે જયારે ભાન થાય છે પોતાનું ત્યારે શું થાય આત્મા નું ભાન એને આત્માનુભવ કહેવાય શું કેવાય અનુભવ વગર ભાન કેવાય જ નઈ અને હું શુદ્ધાત્મા રાતે બોલે દાડે બોલે પણ ઊંઘ માણસ છે બોલે કે આપડે તપાસ કરી આપડે કામ લાગે ને એ પણ એમાં સુધારા બોલે છે બીજા લોકો બોલે છે ને કશું બોલે અંધાર થવા આપવું જોઈએ કેવું પછી બોલવાની એ હતી નથી પછી રહ્યા કરે અનુભવ લક્ષ્ય લક્ષ્ય દહી જાય લક્ષ્ય અનુભવ કહેવાય છે અને પ્રતી દર્શન કહેવામાં આવે છે તે આ કાળમાં આવું છે તો લાભ ઉઠાઈ લેવો ના થતો એટલે આપડે રખડી મરેલા હતા જ ને થાય છે આ જરૂર જો ઓપન કરવામાં આવે તો પછી કોને ના જોયતું હે ઓપન કરવામાં આવે તો કોને ના જોયે તું હે બધું એટલે એને આવી પડે ને એના બાપ નું શું આવી પડે ને એને કઈ હોય હિસાબ તારે પડે ગપુસા ગપ્પુ નથી હિસાબ છે આખું ગણિત છે અને સાયન્સ છે બે છે ભગવાને કઈ આ જગત હું કર્યું નથી લોકોને ના સમજાય તેથી બોલે કે ભગવાન હું કર્યું કે ભગવાન હું નથી કર્યું તો આપણે ભેગા થાય તમારે જે પુરાવું તે આપવા તૈયાર છે કે મન મન નું ઉત્પાદન ક્યાંથી થયું હિલય કેવી રીતે થાય મન નું સંચાલન કેવી રીતે ચાલી રહ્યું છે બુદ્ધિ શું છે બધું આપવા તૈયાર છો ભગ બધું આખું જ્ઞાન પ્રકાશ કરવા તૈયાર છું તમારી તૈયારી જોઈ તો ઘણા આનંદકાળથી અપ્રગટ રહેલું છે જ્ઞાન આ જે નાપાસ થયું પ્રગટ થઈ શકે છે નાપાસ થયું જો પાસ થઈ ગયો તો તમાર ભાગ્ય જ ના આવતું અને આ કાળમાં પાસ થવાતું નથી આ કાળમાં જવાતું નથી આ કાળની વિચિત્રતા છે આ ક્ષેત્ર કર્મો પૂરા થતા નથી લાયો છે ને પૂરો થાય છે કર્મો લાવ્યા છે આ કાળની વિચિત્રતા એટલે આ કાળ નો આધાર નિયમ જ છે અને તેમાં મિત્રા શબ્દ મિસર થાય ને એટલે ગોડી ક્રિએટર એ કંઈ ખોટું એ વાત નથી એમના રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બરોબર છે એનું દ્રષ્ટિબિંદુ છે ને દરેક દ્રષ્ટિબિંદુ બરોબર બરાબર છે ડિગ્રી હોય છે ને આટલી ડિગ્રી બ્રુપ ને સેન્ટરમાં આવી વસ્તુ દેખાય છે ક્રિએટર લાગે છે આ ડિગ્રી વાળાને ક્રિએટર લાગે છે આ ડિગ્રી વાળાને ક્રિએટર લાગે છે અમુક ઊંચી ડિગ્રીને આવે છે ત્યારે એને ક્રિએટર નથી એવું કંઈક વિચારમાં આવે છે સમજે અને જયારે જ્ઞાન થાય છે ત્યારે ક્રિએટર નથી એટલે મનુષ્ય નથી ઓનલી સાયન્ટિફિકલ એવિડન્સ થયા બધા વિનાશી રિયલ આપવા પ્રાપ્ત થયા સિવાય અંતર શાંતિ થાય નહીં પ્રાપ્ત થયા પછી સમાધિ લાગે સાપર થી ધ્યાન છે સાત વર્ષી જ્ઞાન છે પણ સમાધિ સમાધિ જતી કરે તો થાય ને પૂર્વ વિરાધક એટલે આરાધના કરવાની હોય ત્યાં વિરાધ કરી નાખે વાર ના લાગે માટે અમને હાથી હાથી જ્ઞાનીઓ પટાઈ પટાઈ ને હટાવી પટાવી બાબા આગળ મૂક મળી લઈ જાય ને એટાઈ ફટાઈ ફાધરે પણ જ્ઞાન લઈ અને સમાધિ થયું અને ચાર બધા ભાઈઓ ભાઈઓ બધા ભાઈઓ બધા જ્ઞાન લઈ લીધેલું ખાલી થાય બીજું પછી પ્રગટ થયેલા છે ભગવાન હા ભગવાન નહિ આ તો પરપોટો કાલે ફૂટી જશે નહી થાય એવું કાર્ય થાય એવું છે કે સુધી કહું કહ્યું કોટી ચા છે કોટેચાલુ વાળામાં હોય ને આ કોટીચે આરાધન કરવાનું જે આરાધન જીવાડે એવું હોય તો એટલું જ છે પ્રભાવ દેવું બાકી આ કાળમાં આરાધન જ જીવાડે એવું નથી આ આચાર્ય મહારાજ મારી પાસે આવે છે એમને કહી દઉં છું કે એ કે છે કે અમને આત્મજ્ઞાન જેવું કઈ છે દેખાતું નથી તમને આત્મજ્ઞાન થાય નહીં કે તમે સંપ્રદાયિક તમારી દીક્ષા સાંપ્રદાયિક છે વિતરાગી દીક્ષા જોશે તમારી સાંપ્રદાયિક દીક્ષા છે મારી નું નામ બધો પણ વિતરાગમાં નથી દીક્ષાઓ તમારી સાંપ્રદાયિક છે કોઈ સ્થાનકવાદી સંપ્રદાય કોઈ સંપ્રદાય બધા સંપ્રદાયિક સંપ્રદાય માં કોઈ જાળવો વિતરાગતા હોય બરોબર એટલે એક પણ મહારાજ ને નહીં થાય ગયું એક પણ ઝઘડા ઉભા થયા મળી જ પણ આ સંપ્રદાય દીક્ષાત ખોટી છે ને દીક્ષા જ ભૂલવાની કેટલાક કે જેને દીક્ષા લીધેલી હોય ને આપડે એ લોકો ફેંકી દઈએ છીએ એક એમને મેંગ્લોર માં મળ્યા હતા એક પાણી મૂકી દેવાથી બીજા ઘરે જાય અને બીજા જૈન સ્થાનિક સેતા મળી છે હવે એમને ભાઈએ કોઈ ની છોકરો નથી છોકરો વરવાનો એકવાથી સાંપ્રદાયિક સંકિત ચાલી ગયું તો વિતરાગમાં સંકિત કેટલું બધું સરસ હોય તેના બધા ઝઘડા બગડા તેના દુરાગ્રહી થઈ ગયા આ બધું હોતું છે આવું શોભે મહાવીર સ્વામી એનો સાયન્સ નહીં શરૂ કે છે વણિકો ને એ કેવરી થાય ખરા પણ કીર્તર ગોત્ર ના બની કારણ શું કે ભાઈ ગુપ્ત રહે થોડું થોડું થોડું ગુપ્ત પડ જાય નહીં અને પેલા ચોખ્ખા હોય બરાબર ને એ એ પ્રકૃતિ ના દોષ છે એમાં કઈ બીજું નથી પણ કેવડી થઈ શકે છે એટલે મોક્ષે જઈ શકે છે એમ બીજું કઈ નથી આવતો અને બે અવતાર સંસ્કાર તો તેવો થઈ જાય એવું કશું બદલવાની જરૂર નથી આ બરોબર છે કરેક્ટ છે ખબર ને મણિષને ફાયદા રે છે આ જ્ઞાન વિદરાગી જ્ઞાન માં ફાયદા રહેશે અમુક બાબત ને લઈ જાય માથું આપ્યું દે ને હું બીજું ચોખું ને બિલકુલ ક્લિયર કરુપ્ત પણ ના હોય ગુપ્ત ભેદ ના રાખે અત્યારે અમે જે ગૂંઠાણા બેઠા છે બાપજી રેવા દે અને અમારી જોડે તમને રાખ્યા છે અમે આગલા પગથ ક્યાં માડે એટલે જોડે ને જોડે સન્માન સન્માન જોડે રાખ્યા આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે વિતરાગી દીકતા આપીએ દીક્ષા આ દીક્ષા એવી છે સંસાર માં આક્રમ છે ને એટલે જે અવસ્થા હોય તે અવસ્થામાં કામ કરવાનું કેવું બદલવાની નહીં અવસ્થાની નહીં જે અવસ્થા જુદો છે અવસ્થા ને અડથો જ ના હોય આજે આત્મા નિર્ભ અનુભવ થાય બચવું જોઈએ તેથી પ્રભાવ તો એવું ને કે બીજું કાળ શોધમાં માત્ર ગમે તમે સતપુર માની ના રહી છે ને ગમે તેગડું તો સદપુરુષ એ જ કે નીતિનજના આત્માનો ઉપયોગ છે એક ક્ષણ પણ આત્માનો ઉપયોગ સુ કે એ જ્ઞાની પુરુષ કેમ કેવાય જાય છે એક ક્ષણ પણ આત્મા ઉપયોગ સુકે શુદ્ધ ઉપયોગ હોય નિરંતર તો તમે ના હોય તો હિસાબે એટલે હું જોયા કરું આ ભાઈ ના હિસાબે હિસાબ કેવો છે જુસ્સે થયો એવો છે માલમ પડી જાય આપડે આવે છે રેકોર્ડ એલકીલકી પણ બધું છૂટી ગયેલા ફાટી ગયા એટલે ક્યારે પણ એક સેકન્ડ એમને માલિક છે એટલે રેકોર્ડ બોલે છે એનો જવાબદાર હું નહિ સારા ફળ મીઠા ફળ કે કડવા ફળ નો જવાબદાર હું ઉદ્યોગ નાતા મારી છે મુસ્લિમ ને કાર્ય ને બચા ને સમજાવે સમજાય અને કોઈને કક્ષા પક્ષી લાભારી લાગે નઈ પાક્ષિક ના લાગે પાક્ષિક વાણી એટલે ઉભી જાય બધા ચેતબરી બોલતા હોય એટલે જ્ઞાની પુરુષ જ સહાય નિમિત્ત છે ક્ષણ વાર દેહ ના માલિક નથી રહે એટલે કરી શકાય ક્ષણ વાર માલિક ના હોવાથી બ્રહ્માડ સ્વામી છે જેને અહીં માલકી પણ ઉતરવા આગળ બ્રહ્મા સ્વામી પણ શીખ સામ થાય આ બધું એનું માલકી પણ છૂટી દેવું જોઈએ આ બધાને માલકી પણ છૂટ્યું નહી હાપી દીધું મને કહે તમને એટલે જવાબદારી અમને માથે નહીં ને અબે તેરા દરમે થે કે કાલે કેતો તો હા તો પુરો થે દી નુરા થી થાઈ છે અબ આજ તો કઈ પાણી ભરે હા હા દવા કામ દવા કામ દવા ડાળુ દે ખાલી આમલ દેખન પેલે બેલ તો સીન તડી બચ લે મીને માગન તડી હાલે બેલ પેન તડી બચ કે સમાર પેલે બ્લડ પ્રેશર ની તકલીફ હતી આ હમણા જ મે હમણા એસે લીલા વ્યવસ્થિત આઈ ડર કરવા નહી નથી બોલાની ચાલવાની જગ્યા મળી દેવા દીધું આપણે અહીંયા જ આવી ગયા જવાનું મન થાય છે તમારું નથી તમને કેવું મન થાય છે ઈને ઈ બધું થતું નથી હમ બધું થાતું નથી ઓરમાં આના પાટુવા આનથી દીથી વાત કરેલી એર લઈ ને એ બધું કુતર રહે કઈ કવડું દે. અહીંયા કરે. કવડું. કોમાં કા કરે એમ? કા કરે કેને કોરમાં? કોરમાં કા કરે કે? કા કરે કે કોરમાં? એનું જાણું. મને મને ઓછું. આ તો એકાવને સાલમાને રાત હોડેના. આહા. એકાવને. એકાવને. એ લાગ તારા કા સિયા તને? ના બૈરું કુમરના. હાને કા દેતાનું. અને નું થતું તો તો મીરાવ્યા હતા ને કે હતા નાજી પરજો તો મંત્રી વાળા હતા યાર એમ બેલે મડવા કે જાજી ફરી આમી બેસન વાંચું અને કેતા ઓફ બજેટ કરું મારી ના નપુજો તો ઓર બડન ચાલો આ તો પ્રત્યુ જોઈએ એમશન કપરજી ઉપર લઈયા પતો તો સરચાવા આવા લંબન કે સંગમમાં છે જો નું મિનખા કોઈ કરે તો આજે આતે હોય તો કાઈ તો માંગવાનો બેઠક આવે છતાં એની આરાધના માં તો નથી ને વસ્તુ માં કામ જ જરૂર નથી પડતી ગાડી બેઠેલા ને પછી નીચે ટેક્સી જરૂર હતી નથી અને ટેક્સી માં ત્યાં સુધી ગાડી પડી નથી એટલે આ જ્ઞાની પુરુષ મળ્યા પછી કપાળદેવ કહ્યું છે બધું આખા પુસ્તક નો સાર આવી જાય રહ્યું છે આ તો બધી કપાળદેવ મોટું પુસ્તક છે ને લખ્યું ત્યાં જાણ્યો હોય તો મે માથાફોડ કરીશ નહીં અને ના જાણ્યો હોય તો આનંદ કાળ સુધી માથાફોડ કરી કશું ભલે કારણ કે ક્રિયાથી આત્મા પ્રાપ્ત લોકો વાંચી ક્રિયા કરે છે શું માર્ગ સુખતો નથી અને જ્ઞાની પુરુષ ની અંગુળી નિર્દેશ સમજાતી નથી આખા પુસ્તકો અંગુળી નિર્દેશ થોડી હોય એ સમજનારા બહુ માણસો માણસ મોટા પુસ્તકો સમજનારા હોય અજાડો માં એકાદ માણસ માં પણ નીકળે બીજા બધા ગયા ઘરે વાંચ્યા કરે એક ઠંડક રહે છે ઠંડક રહે છે ના થાય ત્યાં સુધી કઈક સાધન તો જોઈએ એટલે આ તેનો રસ્તો છે આ બધો ત્યાં સુધી શુભ ઉપયોગ આ સાધુ સંજા છે ગમે તે પણ શુભ ઉપયોગ છે ને જેટલો શુભ ઉપયોગ રાખીએ એટલો ફાયદો છે એટલી વાત હકીકત માં કાપ્યું છે બીજું બધું મળ્યું પણ જ્ઞાની પુરુષ નથી મળ્યા અને જ્ઞાની પુરુષ મળ્યા પછી કશું માગવાનું નથી રહેતું કારણ કે અચિંત ચિંતામણી કેવાયંત ચિંતામણી હા થોડા બધા બોક્ષ તો મળી જાય ખરું ને હા ટેન્ડર ભરે ખરું ને એક ક્ષણ પણ સમાધિ જોઈ નથી એક ક્ષણ પણ સમાધિ ને ઉપાધિ જોઈ મૂર્ મો પ્રકાર મોજ બરોબર એટલે મૂર્છિત ભાવ અને ઉપાડી બે જગત પણ સમાધિ જોઈ નથી પરમાત્મા ડિગ્રી મળે આ પઝલ ને સોલ્વ કરે ને એને કે પરમાત્મા પદ ની બાજુ આ બેઠા બધા સોલ્વ સોલ્વ કરી આપે પછી પજલ ઉપર થાય જ નહીં પ્રજલ પુરુષ ના થાય આપણું જ્ઞાન આદર થાય અને તે તમને કે આપે શું કરે પણ સમાધાન આપે છે હા બધું ક્યાંય સંકોચ હતો બેઠા પૂછી દેવાનું રાજી થાય નિરાંતિયે છે નથી માળા નથી બીજું ત્યાગા ત્યાગ નો સંભવના હોય ને તો એમનો ઉપયોગ કોવું પડે એમાં રાખવું પડે આ ત્યાગ આ તો જ્ઞાની પુરુષ તો હોમ ડિપાર્ટમેન્ટ ને ફોરેન ડિપાર્ટમેન્ટના એમાં એના બાઉન્ડ્રી પર હોય રહે હોમ ડિપાર્ટમેન્ટમાંથી ફોરેનમાં કઈ અસર ના થવા દે તોનમાં નિરંતર એ અધાયબ દશક નિરંતર સમાધિ જ દેખાય રાતે આમાં સમાધિ કાયમ લોકોને એની પાછું પુસ્તક માત્ર મેં તો કહ્યું કેટલી મહેનત પડે આપણને પેપર વાંચજો વાત વાંચી હોય તો વાંચજો તમને ઠીક લાગે તો ના ઠીક લાગે ના વાંચો મન એમ નાગે જે મન ન થાય નવરાસદ ન હોય ને હા મન મન થાય સુદુયોગમાં આવ્યો ને સુદુયોગમાં આવ્યો એટલે નવરાસદ ન હોય ન હોય ને ઉપયોગ શુદ્ધ થયો પછી આ નરાસ થાય ને નવરાસદ ન ને બધી ઠીડાવી મે શું થાય નવરાસદ ન હોય गाइस હા રિહાઈટ થઈ ગયો સા તાકાત ન હોય ને ધ્યાન રહે પણ નથી નિરંતર પચીસો ત્રીસો જ્ઞાન આપ્યું છે અનુભવે નહીં થાય અને તે સ્વાભાવિક અજાયબી શા કામ હું શું અગિયાર નું આશ્ચર્ય કેવાય છે સંપ્રદાય હોય તો મજૂર પોતે લાવવાના ભેદભર ની ભેદભળ ની વસ્તુ ધંધા ગમતા નહી આવે પેલા ચૂકવાની ધંધા કરવા છે ને ગમે પેલા આવી પ્રકૃતિ એવી છે કે ચોવીસ કલાક જેવું ધંધા જેટલું વધુ ને એ બરાબર બેફામ ચાલવાનું જ બંધ થઈ જાય ને અને આન કર ના થાય કોણ કાપે તો ના થાય શું કયું જ્ઞાન હાજર જ્ઞાન હાજર રહેતો એવું છે આ તો હજી ઉપર નથી રાખ્યું છે ગુપ્ત ના રાખે તો બધા બિલ માલિકો બધા જેના જેના હિસાબ હોય ને જામી જાય દર્શન તો પાછા પ્રમાણે થાય કેમેરા જેવો હોય એવો જ પાડે ને એટલે મારું સ્વરૂપ ઓળખયું એટલું તંત્ર મારું સ્વરૂપ ઓળખ્યું કિંમત થાય સંતોષ થાય એક જવેરી મને એવો નથી મળ્યો કે આ ઈરાની કિંમત વાંકી શક્યો હોય અને વર્લ્ડ માં છે નહિ મનુષ્ય જ નથી કે આ ઈરાને વાંકી શકે સંપૂર્ણ પ્રકારે હોય ને એટલો લાભ એને મળે કેટલો હીરાની કિંમત જેટલી સમજે એટલો સંતોષ મળે રસ્તામાં લાભ પામવું લાભ એ બઉ મુશ્કેલી વસ્તુ છે જેટલું દર્શન આપને થયું નઈ એનો લાભ બની ગયો કેવાય છે જે પૂજા નામ નું આશ્ચર્ય કેવાય છે કેવું અસંય પૂજા નામ નું ભેટ આશ્ચર્ય બોલાવો આગળ સ્વાત બી બોલાવો ચોરેને સંજળ પાડી નહીં આ તો કવિએ લખ્યું દતેન્દ્રિય જીતતું લાગે કે ઇન્દ્રિયોને સંજળ પાડી આ તો લોકો એમ જાણ્યું કે આ ઇન્દ્રિયોને બાંધી એટલે બીજી ઇન્દ્રિયો જીતાય કે આ સાધુ બધા એવું માને છે એ પછી સાધુ બધા એમ કે ઇન્દ્રિયને બાંધી એટલે જીતે છે એવો એ બાંધી બંધાતી નથી એવું એમને અનુભવ થાય આ કરે છે પૂર્વકર્મ ના વેદના ના હોય તેને આપડે તને કેમ બંધાતી નથી સંજોગ બાજતા નથી હું તું સમજ્યા ચક્કરો ઘન ચક્કરો છો શું ભગવાન જીતેન્દ્રિય જીતેન્દ્રિય કોઈ સેકન્ડ વર્લ્ડ માં ઇન્દ્રિયો આ ઇન્દ્રિયો જીતી ને પુરાણ ગલન ની નામ પુરાણ કલન છે શું છે નામ થયું પુરાણ કલન એવું જે ઉંધું તો બાફ્યું જે કાચું રાખવાનું હતું ત્યારે બાફ્યું બાફવાનું તે કાચું રાખ્યું આપડે જ્ઞાન આપીયે પેહલા કલાક માં જીતેન્દ્રિય જીન થઈ જાય કે એને મહાવીરા જીતેન્દ્ર નથી જીતો આ કવિ રાજા આપડા સિવાય બીજું શું છે આપડે બાપજી ને પૂછીએ આચાર્ય માર્ગ ને બેસાડીને તો બાપજી આત્મા સિવાય બીજું શું ભાગ છે કયો ભાગ છે અને અપૂરણ ગલન નામ આત્મા શું કયું એમાં પુરાણ ગયું આત્મા પૂરણ ગલન પુરણ ગલન એવો અનાથમાં પૂરણ ગલન એ તો નોર્માલિટી માટે ભગવાન વાક્ય વ્યવહાર વ્યવહાર માં પાડવાનું સાથી ગયું કે નોર્માલિટી આવવા માટે કેવી મીરો નોર્મલ થઈ ગયો નોર્માલિટી આવે સ્વભાવ ભગવાન નો માર્ગ સુધો છે વિતરા બનો જીતેન્દ્રજી જ્ઞાની પુરુષ તો આત્મા આપી દે એગળ